હાલ આ કી રીતે કાબુ લેવો અને મૂર્ધ વાણી આ લોકો ઘેર બેઠો હોય પકડી દે અને ઘેર બેઠો જેલ વગાડવી એટલે શેઠે વિચાર કર્યો કે આ રોજ શેઠાની જોડે કચકચ માં ચાર્યા કરવાની એટલે બદલવો પડશે અગરું ઘર વેઠા તો લેલી અને અહીંથી કાઢીએ શેઠે બહુ વિચાર કરતા ખ્વારી કાઢી શોધખોલ કરી એક દાડો એક થેરી હતી ને એને ભી રૂપિયા રોકડા મૂક્યા થેરી નવ્વાણું રોકડા રોકડા મૂક્યા ને પછી બધી શાકભાજી હતી ભાજીની શાકભાજી હતી ભાજી નીચે દબાવી દીધી આ થેલી આ થેલી ભાજી ની નીચે દબાઈ દીધી બધા હા થેલી ભાજી નીચે દબાવી દીધી પૈસા રહી થેલી જેવું દેખાવા મળ્યું ક્યાંથી આવ્યું આમ આજ ગયા તા કઠન કઠણ લાગ્યું એટલે જોયું રૂપિયા જેવું લાગ્યું ખુદાને દીદી ખુદાને તુ રોજ બોલતી હતી પચીસ લચીસ લેવો તુર ધ ખુદાને દીયા એટલે પછી ગણ્યા ખાનગી બે જોડે કરી થઈ અને છેલ્લો તો નવ જ થયા ખૂટ્યો હા તાર કે છે દીદી ગયા આજે સાઈડ છીએ બે હમણાં નાખીએ એટલે સ્વાભાવ થઈ જાય નવા ભાખર ભાખર કયા ખુશ થવા મારી તો આપડાતો હવે ખાલી થઈ ગયો ભીખારી થઈ ગયો બરાબર ભીખા ખાવાના હતા કે આપણે રોજ બીબી એવું ખાય હવે શીખવાડી દે બીબી ને એક પેસા હો ગયા ખાઈ ગયા એટલે બીબી એમથી ગયેલી <laughs> का काम कल्याण थे खुदा ने कितना दिया था तुमको आखोत खुदा दिया खुदा बोल गया <laughs> <laughs> तक किसी मत बोलो हाँ सौ मैं एक रूपया कमी ती મેઘા લીધી મેઘાલ આપવામ કઈશ દુખાવો રહીશ આવે જોઉં પછી ના અત્યારે નાતા હતા વાવાઝોડવા તારીશું કઈશ ખરી બાત છે બાવાઝોડવા ખાવા ને ખા આપતા બહુ નવાનો ધક્કો નબળ નો ધક્કો આવડે બધું વાણિયા ને બધું આવડે વાણિયા ને છોકરા મોરડા ઇન્ડિયા ને ના પડે મોરડા પીછા બધુ હોય રાત ખબર પડી બધી વાર્તા હા બે તા મને શું ખબર દાદા લો ચાલુ થાય એટલે પછી એનો અંત ના આવે પાર ના આવે એટલે ખાલી કરી સમજી ગયો ને તારા ખાય નહી પીએ નહી કપડા બાર રૂપિયા શું કરે મારે કઈ લેતો નથી મારે ઘરના કપડા પહેરું નાખવામાં ભાઈ પેલા અને પાછળ પડે જુદા બે હજાર પાછળ ફરી ને જીવ નું કલ્યાણ કરવા મારું કલ્યાણ થઈ ગયું પણ એક લાખ મે ના પાડી પછી અત્યારે ના પાડ્યું આપી નહી દીધા તું પાંત્રીસ હજાર જ ભરી ગયા છે પચીસ એમનો એક હપ્તો દસ હજાર એમનો ભાઈ નો હપ્તો હવે હા ચગ હોય તો આપજો ને આપી જવા ને એમ તમે કરશો જ નઈ કે છે કારણ કે નથી માગ્યા વગર આપેલા પછી ઓર ડ્રાપ છે તમારે લેવાનું મારે લેવાનું છે એમને મળે બસ ઓઢાપ પણ મળે છે ઓરઢાક બધા પૈસા કોને આપે જયારે ડ્રાપ કાઢ્યો પટેલ ને આ લુહાણા કેમ આટલું બધું સારા સવાલ છે દાદા શાંતિ કાકા પૂછે છે કે આ પટેલ વાણિયા અને લુવાણા માં આવો મગજમાં કેમ આવો ભેદભાવ રાખ્યો છે કુદરતે અને ભેદભાવ શું રેલી મૂકી હતી ચડે છે પેલા દાળ નાખે છે પેલા ચોખા નાખે છે એ રીતે પટેલ સમા આવ્યા દાદા પટેલ ખીચડી હજી ચાલુ કરી છે કે નઈ પટેલે ના એની ઉતારવાની બાકી જ છે અને વાણીએ નહી અમી સીધા પછી પછી ડૂણે જાય ધૂળે જાય ને ખાવાનું પણ સારી નીકળી જ નીકળી દૂણે જાય વાણિયાની શું સ્થિતિ છે વાણીની જ મહેનત બુદ્ધિ અને વાણી બે થી ગાળું ચાલ્યા કરે આસર નહી વાણિયા ધર્મ કર્મ પછી નિયમ હોય પ્રામાણિકતા હોય તો આબાદ ઘર હોય શું કહું આબાદ હા મેં જોઈને મારી પાસે બધા આવે ને હું ઓળખું બધા મારી નાખે કેટલા નથી અને કઈ હું ફકીર છું અમે સાહેબ હોય ને ઓફિસર હોય તો સાહેબ કહીએ નહી તો લોકો બધા એવું છે ને મોટા હિન્કમટેક્સ કમિશ્નર કરે આ કમિશનર અમે એમ કહીએ અહીંયા લોકો પછી એમ ખોડું દેખાય મર્યાદા પટેલ શું વાત પટેલો આ બધા વાર્યા થી ઉપરી પટેલ એવું કેવું કારણ કે બધા જૈન વારિયા હોય ને તમે પૂછજો કે તમારા તીર્થંકરો સિંહ થાય બધા દર્શન કરવા આવે ને તમારું જ કામ અમારું કામ નઈ વાણિયા લોકોનું ક્ઞાની નું આપ્યું એટલે આપ્યું પછી ગાડવેલ નહી આ ગાર્ડવે હસમુખભાઈ નો દાખલો પેલા હસમુખ ભાઈ જઈને આપડા પહેલા વર્ષે એક હજાર બીજા વર્ષે બે હજાર હાલવાર છે મારે હાલવાર છે કમાવું છું વધારે પણ છૂટતા નથી શું કરું કયું છૂટતા નથી પછી મેં કહ્યું પંદર હજાર ડોલર આપીશ પણ ફૂટતા નથી શું કરું કે મેં શું કર્યું રસ્તો વાણીઓ પકડાયો છે અને એને માલશે નહી એટલે બધી ભરી સભામાં જાહેર કરી પંદર હજાર આપવાના કયા હવે શું થાય એટલે ખરા ખરી કાઢી કે પેહલી સાલ હું હજાર આપીશ મેં કહું દસ સાલ ત્રણ ત્રણ ના કાકા પેલી દાદા દાદા એક પહેલી સાલ હજાર આપીશ બીજી સાલ બે હાજર આપીશ સાલ ત્રણ હજાર આવીશ સાલ ચાર હજાર આવીશ સાલ પાંચ હજાર તમે લોક ની ગાંઠ તોડી આપીએ ને હાથોડી દઉં આ મોક્ષ ના થાય મોક્ષું છે ને આ બે ના હાથે થાય પૈસા મારે જોઈતા મને તો બરા આપે છે પાછા કર્યા બેબી ના કચરા નથી મોક્ષ આપવાનો શું અને બાર નો પર લાખો ડોલર નાખવા તૈયાર છે શું કહું જ્ઞાની પુરુષ તો કોઈ કોઈ કાળે ભેગો થાય નઈ મારે મોડે કેવું પડે કારણ કે ઝવેરી નથી એ રાહ બોલવું પડ્યું ઝવેર હતું મારે બોલવું પડે શેરડી ને ધવેર હતા આવડે નાસી આવડે